મંગળ પ્રવચન સંમત બે ના આસો વધી છઠ મંગળવાર તારીખ સોળ દસ ગોળડા મધ્ય પ્રકરણમાં 62 મોજ લાગી તમી ચાલો જય નયનાય નમો નમઃ એ શ્રી કૃષ્ણાય નમો નમઃ હે પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ જબ અખાના દુખ ન કાઢી નાખ જબ તક આત્મા ને અડે નઈ ને ના એટલે દુઃખ હોય ગયું અડે તો દુખ થાય આત્મનિષ્ઠા કેવાય હંમેશા કેમે છે આત્મનિષ્ઠા નો અર્થ શું છે આવે તો ખરા સુખ દુઃખ પણ આડે નઈ આવે તો ખરા પણ અડે નઈ સમજણ સમજણ ને હિસાબે આ તે પલાળેલી એક વસ્તુ હોય એને પાણી રેડો તો પાણી અડે નહી દડી જાય અડે નહી સ્પર્શ કરે આત્મનિષ્ઠ પુરુષ છે એને જગત ના કોઈ સુખ અડતા નથી આવે ખરા દડી જાય પરિપક્વતા પરિપક્વતા ની જ વાત છે એ જો ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ કનિષ્ઠ હોય તો અડી જાય अडी जाए तो खहेड़ मेहनत करे मध्यमत करे उत्तम माला आटलो फरक रि पुतपोता दृष्टि जोशो ने बधु दू जित हमज आट सुखिया જો સમજણ ના હોય તો દુખ નો કોઈ પાર નથી આપણે દુખિયા બેઠો હોય તો તદ્દન નિર્માની હોય એ બાર વાય ને બેસી ગયો હોય એને કહે ભાઈ હોરા બે હોડ પછી બઉ કો તો આવે એને આ સુખ દુખ આવે તો ખરા અડે નહી એવો કોઈ ખેસવું તા શીખે એ અને કેશવ ત્યાં જાય નહી પાછા એ ત્રીજો હોય જાણે અડી ગયો નથી ત્રણેય ભક્તો હોય ત્રણેય પ્રકાર અભ્યાસ જયારે થવા માંડે ને ત્યારે આ દેખાય વાત કરી छे, छे। तो अवला स्वभाव न्याग कर मन नमत सर्वे मुकी ने भगवान ने भजवा અને ભગવાન વિના બીજી સર્વે વાસના ને ટાળીને ભગવાન માં અતિશય પ્રીતિ ના હોય તેને તો આત્મનિષ્ઠ કરીને ભગવાન માં પ્રીતિ દ્રઢ ના હોય દ્રઢ કરવી આત્મનિષ્ઠ પેલી કરવી જોઈએ હવે ભગવાન માં દ્રઢ ના હોય ઈ ઓળખવું જોઈ ને આપણે દ્રઢ છે આ બધા કોણ કામ કરે સંત સમાગમ જો ભગવાન ભક્ત ભેલો રહેતો હોય એને કઈ ખબર પડે ભગત ભાઈઓ નો રેતો હોય કરોડો રૂપિયા મંદિરો હોય કરી લાગે જે ભગવાન ના ભક્ત માંથી મળે એ મંદિર માંથી નો મળે જાવ આપડે નિષેધ નથી કર્યા જાય એટલું બરાબર પછી લેવું શું અન્ય સંપ્રદાય કરતા આ સંપ્રદાય વિલુષણતા કરી જ્યાં જ્યાં મંદિર દર્શન કરો અને જૂના સંતો ને રીતિ ત્યાં જ બેસે એટલે તમને એનો જોગ થાય તમારે એના વાત થાય એમાં તમે આ માપી જાઓ જ્ઞાન પ્રાપ્ત થાય એમાં હવે તો છે દ્વારકા માં દુનિયા આવે છે ને ભાવિકો દર્શન કરી દે બે મળે શું માલિભા મળે શું નાના બોખાઈ જો દર્શન કર્યા એટલે કરીશું એવું એક ઠેકાણે એને જ ઘોડક ટૂંક નાર ગ્યા મરડ નાર ગયા પાછા વાળનાર જોઈને ભોગતો હોય અને પશુઓ નો સ્વભાવ લીલું હોય ત્યાં દોઢ જાય ખાવાના ધનિયાતું હોય આડો ઉભો લાકડી કરે નાણી માત્ર નો સ્વભાવ કે પંચ વિષય નો ચારો કરવો એને આડો લાકડી રાખનાર જોઈએ એ મહાપુરુષ સિવાય કોઈ લાકડી નો રાખે કોઈ ન રાખે તમારે પારા વંચાય છે હજારો લોકો બેઠા થાય પણ લાકડી રાખનાર અને જેને ભગવાન માં અતિશય પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠા આત્મનિષ્ઠા વિચારે કરીને દ્રઢ કરવી શું કયું જેને ભગવાન માં અતિશય પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠ કરવી ભાષા જે ભગવાન ના ભક્ત હોય તેને કાતો આત્મનિષ્ઠા દ્રઢ જોઈએ અને કાં તો ભગવાન ની વિશે અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ એ બે અંગમાં એ જોઈએ આત્મનિષ્ઠા નથી એટલે બે હભિમાન છે બે અભિમાન વાળા ના ભગવાન માં ભાષા એવી છે ભગવાન ના ભક્તો હોય જોઈએ અને કાં તો ભગવાન અતિશય દ્રઢ પ્રીતિ જોઈએ અને એ બે અંગ જેને એકે અંગ ની દ્રઢતા ન હોય તેને તો જે આ નિયમ છે એમાં દ્રઢ કરીને રહેવું નહી તો સત્સંગ થકી બહાર પડી જવાય અને ભગવાન જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારના દુખ આવે છે સ્થિતિ વાળા ભક્તો એને એવા જે ભક્તો સ્થિતિ વાળા હોય એને કદાચ કઈ સુખ દુખ આવતું હોય તો કાળક માયા નથી આપતા પણ ભગવાન એ જોવે પછી જોવે તપાસ તો પેલા બરોબર સર બચવાનું મળી ગયા શું કહ્યું આપણે મારા જયારે ખબર પડે ને હું તો ખબર પડે કસોટી માંથી પાસ કરે તો ખબર પડે પરીક્ષા આવે ને કસોટી ગયા હમણાં ઓછો થઈ ગયો કે આપણે ભગવાન ના માર્ગે જલે ચાલ્યા એની પરીક્ષા તો થવી જોઈએ ને અને ઈ પરીક્ષા નીકળે ઈ તો પરીક્ષા પણ આપણી પૂર્વ તૈયારી તો જોઈએ પૂર્વ તૈયારી પરીક્ષા એટલે પૂર્વ તૈયારી નક્કી કરી રાખવું જોઈ ગમે એમાં સુખબુક આવે તો આપડે કેમ દેહ ને સુખે હરખાતો નથી દેહ ને દુખે કોચવાતો નથી અહી આત્મનિષ્ઠ આવે છે આપડે માનુ સુખે શું વિગત પરીક્ષા કરી જરાક આવે ત આપડે આવો ની એમ કહ્યું હોય કે આવ્યું હોય તો કે આ જટ જાય એમ કહ્યું મન ને પ્રતિકૂળ બીજું કઈ નથી મન ને અનુકૂળ એટલે સુખ મન ને પ્રતિકૂળ એટલે સુખ તમારે બેન નો બનતું હોય એટલે દુઃખ અને તમને દેખીને રાજી થાય ભગવાન પોતાના ભક્ત ની ધીરજ જોવા ને અર્થે દુખ ને છે અને પછી જેમ કોઈ પુરુષ પડદામાં રહીને જુએ ભગવાન ભક્ત ના હૃદય માં રહીને જોયા કરે છે પણ ભક્ત થયા પછી ભગવાને કબૂલ કરેલો ભક્ત હોય એનો કબૂલ કરેલો અને પરીક્ષા એને જ લીધે છે હવે એને લેસન ઘણા કર્યા પરીક્ષા લઈ પણ કાળ કર્મ માયા ભાર છે જે પીડી શકે. છે. આપણે એટલે સુખ તો એનું જાદુ દ્રષ્ટાંત વિષ્ટા પડી હોય કાગડા ને કેટલો આનંદ જઈને એમ ખરા જગત માં તમે જોવો ને નક્કી દેખાય આવશે આપણે જ્યાં અનુકૂળતા માની એટલે પ્રતિકૂળતા માની પણ કોયલ એમાં બેસી ને આનંદ કરે કઈ ફળ રાતી હોય કે આનંદ આવે આવડાદી છે તમારે દ્રસ્ત ને અમારો હાવ અમારું બનેરી છો અમારું મામુ છે અમારો કાકો છે જો સાંભળીને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે કોઈક ના જ સમજવામાં આવે બધા છે ને આત્મા રૂપ્રમ નાખવી અને સત્સંગ ના માર્યો પડતા છે ને બધા અને ભગવાન ના રાજી અને ભગવાન કોઈને કુવામાં નાખે નાખે જ ને આપણને કુવા જેવું દેખાય ભગવાન ને ન દેખાતું હોય એને એમાં લાભ હોય ભક્ત ને તો જ કે સું પરિમજ માં નકરી બોલે કોઈક ના સમજવામાં આવે અને કોઈક ના વર્ષા આવે પણ સર્વે ને ના આવે અને આ સત્સંગમાં તો લક્ષાવી મનુષ્ય છે ये ने तो आ समझवी छे। लियो, लियो ना पाड़ी हो। माटे ंग वाला महिला नो दास थी आज्ञा म रहे तो कई न समझते તો પણ એજ ભગવાન નો પાસ જ થઈ રહ્યો છે એ કોણ આ જગત માં મુકવે ભજન કરે જીવ પ્રાણી માત્ર પણ મન નું ધાર્યું ભક્તિ કરે તોય મન ની ધારી નિયમ ધર્મ પાડે તોય મન ના ધાર્યા જો ચોમાસામાં નિયમ લઈએ કરું કરું છે બરાબર મારી વાત અપાસ આપડે કેમ કરીએ છે રાજી કરવા પણ એટલો જ કરી ને સોના ને કથીર બનાવીને વાપરે શું સોના ને કથિર બનાવીને વાપરે સોનું બનાવી સોના ને તો જગત આખું વાપરે છે ભાવે ભાવ ની વાત ઊંડા પણ ઉતરતા નથી મારી આયા આખો છે તો એ પ્રાપ્તિ નું છે પણ એ મન ધાર્યું છે પોતાને ગમતી હોય તો ગમતું હોય તો એટલે કઠિર થઈ ગયું જ્યાં ભગવાન ના ભક્ત નું ગમતું છે જ્યાં ભગવાન નું ગમતું છે એટલે હુલું થઇ જાય કઠિર હોય તો નાની સેવા હોય તો આફ્રિકન લોકો એને ચણોઠ્યું ઓલી ચામડા નહી પટ્યું હોય ને શરીરે કાચના ટુકડા શણગાર કેવો ગયો હોય એને બીજું મળતું નથી એટલે ખાજના ટુકડા ને શણગાર કરીને પહેર્યો પહેર્યો નથી હીરા મોતી એની પાસે અને શરીર ને શણગારી ને હારું સુખ લેવું છે એટલે લે છે જેવું પ્રાણી માત્ર સોનું હીરા મોતી છે ને એની પાસે જે ભક્તો હોય એની પાસે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ પરમાત્મા રાજી કર્યા છે અને આનંદ માનવ હોય સોના ને કરીને વાપરે મંદિર દર્શન જાય જ નથી જાર સોના છે દર્શન કથિર થઈ જાય સંકલ્પ માત્ર નો વિરામ કરીને એક અંતરિયામી પુરુષો તમ મને દર્શન લેવા બેઠા છે એમ માની જયારે દર્શન કરે છે એ હોના જેવું છે અને હોય કથિર જેવું લગભગ જગત નો અઢાળો જ્યાં જાય ના હે ભગવાન સુખી રહી એની વાત કરે માગે શું ત્યારે એ રાજી થાય પુરુષોત્તમ નારાયણ એટલે ગાહી ઢું માગવાની એવું છે એવું છે જગત અમારું કઈ ગયા એનો રાજીપો ઢોસા માં ભગવાને આવો દેવને મનમાં બહુ મજા સોના ને ઢોસા માં નાખી દીધું આની આ ક્રિયા કાળી ના હોય પણ હોનું થઈ જાય અને આ લોક નો ભાવ આવ્યો એટલે આ જગત મહાદેવ પરમેશ્વર એમ ગામડા માં કઈ પણ શા માટે સુખ માટે કોઈ જીવ ના કલ્યાણ નેશ્વર ને બોલાવતો નથી બહાર કાઢનાર એવા પુરુષો મળે અહીંયા જ્ઞાન થાય એની વેળે તમે સો વર્ષ સુધી ઠાકોરજી પાસે બેઠા જ રહ્યાન ક્યાંથી થાય બેઠા એટલો સંકલ્પ છે પણ એ ઘડિયાળી ના છૂટ ગયો નઈ લ્યો મહારાજ લ્યો બોલો પછી મહારાજ બોલ્યા છે ભગવાન નો પાર્થદ થઈ રહ્યો છે તમે ગમે એટલી ક્રિયાઓ કરો સેવા કરો લાખો રૂપિયા ખર્ચો આ નોટ મળ્યા હોય ત્યાં શીખવાડે પણ આપડે સંસ્કૃત શીખવું છે પણ સંસ્કૃત નો જાણતલ એનું કયું કરવું નથી અને સંસ્કૃત આવડે એમને ભગવાન મેળવવા જેને ભગવાન મેળવા એનું કયું કરો અહી ભગવાન મળે મળે કેવી રીતે તમે હજારો વર્ષ મંદિરે જાઓ હાથ જોડો દંડવોધ કરો પગે લાગો પણ ભગવાન જો તમે હરી લીલા અમૃતવાન થાય છો તીર્થું સદગુરુ થવા ને આખું પેલા કે નહીં નહી બોલે જ્ઞાન સામે નથી શું થતું તીર્થ નો ઉપયોગ શા માટે હોય ના દર્શન કરી લીધા તીર્થે જઈ આવ્યા હવે આ શાસ્ત્ર શું બોલે સદગુરુ ગોતવાને ગોતી ના આવ્યો સમય ક્યા ધન્યવા જુનાગઢ કરી નાગરભાઈ ગંદાજી જાઉં એનો હરખ સ્વામી હરખ એનો તોડાય નહી મારા જેવું કામ કરો તો અરે દુનિયા કરીએ તમારું ના કરીએ જો સ્ત્રી આજ પ્રકારે ત્યાગ કરી હોય અને ધન નો રાખે એવા બે ચાર સાધુ આપડા મંદિર માં જાવજો એટલે બે ચાર સાધુ લેતા આવજો પણ સ્ત્રીઓને ધન થી છટા એવા હો જરૂર હું તપાસ એના મનમાં તીર્થ માં જઈ તો હોય જ ને જો આવું ક્યાં આપણે રેવા જેવું હોય પૂછવડ નહી પણ બાયું નો અવર જવર ન હોય અને આવી રીતે કઈ હોય તો ફાવે નથી વિચાર કરો આ જગત કલ્યાણ હતું દોડા દોડી કરે ક્યાં મળે મોટા ધર્માચાર્યો હોય સમાગમ કરી લેવો દર્શન કરી લેવો સેવા કરી લેવી શાસ્ત્ર ના બાળક મળે ત્યાંથી આવ્યા પાછા મેતા આવ સ્ત્રી ધન થી નથી કોઈ બસો હું કામ ગયા તા આવું કોઈ મયો નહી તરફ પણ એ તો ખબર ના હોય ને પાંચ પૈસા ખર્ચ્યા એટલે સારી વાત છે બીજા ખડવા જાય એ કરતા મંદિરે જાય એટલે હારો પણ પછી લઈ શું આવ્યો તો મળતો નથી અને આ સંસાર ને વિશે ભગવાન ને ભગવાન ના ભક્ત નો તો મહિમા અતિશય મોટો છે આશ્રિત થઈ ગયો ને એક શબ્દ એવા જોઈ ને તોડી ને ભગવાન ના એના આશ્ર વિના સ્વતંત્રતા હોય નહીં એમાં કાઠી હોય રમુ છે આ સાધુ નિમ લિય ધારણા પારણા કે બરોબર દરવાર તમે શું લેશો આ મારા લઈ કહેશે નાતો ફળાય ખાવાનું આજના વગરે નતા એને કહ્યું કહ્યું મહારાજે કહ્યું એટલે નિમ તો લેવો કે હોય ને એ નહી ખાવાનો એટલે ઘઉં માંથી બને ભાષામાંથી બને મારા બિરસવા ની ગયા પેલા બીજા કઠી તમારી પેમ તો છે ને હા હવે પછી લાડુઓ ન ખવાય પછી તો રોટલો હોય આ બધા લાડવા ખાય બાજરાનો ન ખવો ગમે લીધો હતો પણ અત્યારે બદલાયો બાજરાનો હોય ન ખવો લ્યો આ જીવ પાણી માત્ર જેને ભગવાન ના ભક્ત ની સેવા પ્રાપ્તિ થઈ તેને તો નિધળક રહેવું અને આ ત્રણ અંગ જે અમે વાર્તા કરી છે તે બહુ ધા તો મુક્તાનંદ સ્વામી સારું કરી છે મુક્તાન સ્વામી ખુબજ તૈયાર ખુબજ તૈયાર હોય ને એટલે એને કહ્યું ઓછો તૈયાર હોય તો અવળવું પડે અવળવું સમજવા ખામી એમ નો કહેવાય એવી યાદી માં નો લવું બંયા કે તમારે મૂકવાનું છે માપ એમ ને બેઠા બેઠા ભીખ લાગે છે આની બુદ્ધિ નહીં ને એટલે એને ખાણી વાળા ગણે એટલે સુધારવું ને એટલે હવે છોડી દેજો પણ તોય ન હરકુમા આવે એ વાત લીધી એમ ક્યાં આવે એ વાત લીધી વખતે ખામી છે મહારાજે કહ્યું એવો અર્થ નો કરાય પરીક્ષા હોય એટલા તૈયાર હતા ને એટલે રખિયામાં કઈ રહી ન જાય એટલે મારા કસોટી લે છે બીજો એ કસોટી નો સહન કરી શકે સ્વામી તો મહારાજ ના ગુરુ તક છે પણ એને જરા લગ લગાવ્યા હોય છે ઉપરા ઉપર મંડળી કેવા તો મરડાઈ જાય મારી પાસે ગુરુ સ્થાન માં હતા અને એને મરડી કે બેઠી મુક્તાનંદ સ્વામી સારું કરી છે અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે અને એમને શરીર મંદવાડ છે તે રખે કોઈ વાત સમજણ ખામી રહી જાય નહીં એમ જાણી મારો લાંબો કાળ જીવવું છે એટલે તંગી નો દેહ પડે ત્યાં કઈ નો રેવું દેવ એમ જાણી ને આ વાર્તા કરી છે પછી મુક્ત સ્વામી એ કહ્યું છે હે મહારાજ મેં પણ જાણ્યું છે મારા સારુજ આ વાર્તા કરી છે એટલે અમે કલ્પી બોલો ગીતે વચના અમૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનો 62મો વચનામ આપ પ્રકઠયો તમારે બધાને હું સમજવાનું છે કોઈ નઈ બોલો ઠીર કે વખત ઓન બસ સુમરાજ ગયમ કપડા નહી માણસ જો આબુ ગયા ગયા કરે છે ભાવતા નથી ઈશ્વર ની પાસે જવું ગંદે કપડે કેમ જવાય આત્મા ને ચોખ્ખો તો કરવો પડે ને સારા સંજોગોમાં રહેવું જાય જો આજે આપડે બારી બે સિવાય ખરું જગત ના વિક્ષેપ શું દેખાય અહી તો ઘર માં બેઠા છે એટલે નથી પણ બહાર બેહો પોલી વિક્ષેપ નો દેખાય કઈ કઈક શાંતિ છે વૈષ્વ અને બહાર તો વિષય ના ઢોર વાંધે છે એમાં ગમે તેવો હોય તો કેમ હરખો રે માલી આવો જોગ મળી વિક્ષોપ નો થાય ઊંચું સ્થાન ક્યાંય ન મળે જ્યાં જાવ ત્યાં વિક્ષોપ ના સાધનો પાછા હામા ઉભા હોય દેખાય આ જો વિચારો ને તો બગડવાનો કોઈ પણ તમે જો નવસો જેટલા વિદ્યાર્થીઓ નાના છોકરા રહી પણ ગરબડાટ છે તમને ઉદ્વેગ થાય એવું દેખાય એની ભાષા નહી એનું હાલવા ચાલવાનું નહીં આટલું તો વિચાર કરો રખડતા હોય એવો પ્રસંગે જોવાની ઉમર વાળા હોય પછી આપડે એને બઉ સુખે જેવા જોવા જઈએ પણ આ વિક્ષેપ મળેલી અને કેવી તાવસ રાખશે તો પુનઃ પુનર ભી મળે નોરે વાત નહીં તમે એમ આ જો પછી તો મળવાનો જ નથી સ્વામી પુરાણી સ્વામી ગયા હું બેઠો છું હવે કેવું છે આ પેઠી જે જૂનું મે આવ રાજી થાય માનું ધાર્યું કરે હમણાં નથી કોઈ હું ધાર્યું કરું પણ ધાર્યું કરતો હું તો મારું તમારા ભલાું બગાડવું કે તમે આને દેખી ને હાથ જોડવાનો ભાવ થાય ભાવ રાખજો આ મંદિરો જો આમ કરો અત્યારે ચોગા ફરી ગયા પછી મરી જાવ વળી ગયા જન્મ વળી બે વર પી તેથી ખોલવા જાવ ત્યાં તો કઈ નહી હોય ને ખોખો ન મળ ગીતા ભગવાન ના શબ્દો પણ મેં ગુજરાતી કર્યું તમે કર્યું ભાઈએ કર્યું એને આપડે વાંચીએ છીએ શ્રી કૃષ્ણ ની વાણી મેં તો નથી વાંચતા ઈ વાણી અર્થ કર્યો કોકે. એટલે આમાં કોઈ ને એ અમારી પાછો કોઈ પણ શબ્દ એવો નહી હોય કે ચાર વેદ શાસ્ત્ર અઢાર પુરાણ થી ત્રણ વાર અમને ગમે ત્યાં કરી આમાં જેવી ક્યાંય સુખ નથી શાંતિ નથી પેલાથી ઈ ત્રણ વામિષા ગોપી આત્મનિષ્ઠા હનુમાનજી નો ભાવ લેવાય છે એના માટે મેહનત કરોપી ના જેવી વીતી વધે ભક્તિ માર્ગ માં દાસપણા તો ખોવાય જાય દાસપણ આવે ત્યાર પછી દાંત ભણવું આવે જ્યાં અહમ જ્યાં હું ડાયું છું એટલે દાંત ભણું નથી આવતું